પછી બધા દસ વર્ષ થયા લગ્ન નાજવણી કરવી પડે ને આવતા વર્ષે અગિયાર માં કરે છે આપડે સુવું <laughs> <laughs> <laughs> સારા રહે કર્મો કરવાના સારા કર્મો કરવાના નિરંતર રહેવું છે મંત્રમ સ્થિર થઈ જાય વિ ડિપ્રેશન આવે છે એટલે હ્યુમન નેચર છે આર બધાને જ આવે ને આ તો એમ કે કે મનુષ્યનો સ્વભાવ છે એટલે આવે જ ને दादा ના મનુષ્યનો સ્વભાવ રી પેસેના નથી મનુષ્યનો સ્વભાવ ડિપ્રેશન આવે હોતો નથી તો કોનો છે તો કોનો છે એમ પૂછે જેને દબાય છે જ્યાંમ નબઈ ના આવે ત્યાં ડિપ્રેશન ન હોય મે તો સત્યા જથી ડિપ્રેશન થય જ નથી જે જઈને સપરાય છે એટલે નબળી ના હોય ના રેભાઈ નબળી શું આવે એવું જે <laughs> અઠવાડિયે ડાક્ટર થયું હેલું નથી એમને કેટલા વખત ડિપ્રેશન આવે છે ઓગણીસો પંચોતેર કેટલાક તો માલ લાવ્યા પછી બગડી જાય માલ લાવ્યો બગડી જાય એવું નથી થયું ને તમને સંતોષ છે જયેશ મહેનત કેટલી કરે હા કાલે મેં કીધું કે આ બધું પોચી વળશે કે કુસુમ પોહી વળશે અહિયાં બધા આવવાનું હતું એકદમ નક્કી કર્યું આજે નોકરી જયેશ ભાઈ પૂછે છે કે આપડે પેલી આપડે બુદ્ધિ ની વાત થયેલી ને કે મારી બુદ્ધિ બહુ અણીવારી હતી બે દિવસે પછી બીજા પ્રશ્નો ને એ વાત રહી ગઈ હતી તેમને આ જે ચપ્પુ છે આપડે શાક સમારો ચપુ એના લેવલ માં જોઈએ અને રેઝર જે કપાય ને અમારું આ લેઝર જેવું પડ્યું હતું એટલે અમારી લેઝર જેવી હતી તો શાક ને સમાયે વાઘડી આવતા એ બુદ્ધિ નો અત્યાસ છે એવું ના હોવું જોઈએ હજી ચાલે એટલે એ જોઈએ બધું જોઈએ એક જ ધાર્યું રાખેલું શાક માં કપાઈ જાય વાર કરીએ એટલે પછી ચેન્જ માં તને શીખવાનું શું કામ છે શું પાછું મોટી થઈ ગયું પેલું દારૂ વાપરવા મળ્યું ચાક માં લોકો ને કેટલા લોકો લાભ મળતી બિચાર એટલે પછી અમને લાગ્યું કે ભૂલ થઈ જાય છે કોઈને દુઃખ ના થાય એવી બુદ્ધિ હોય કોઈને દુઃખ ના થાય નાનો બાયક હોય ત્યારે દુખ ના થાય એ ઉતી હજે બાયક જોડે બાયક જોડે મેળી દીએ તો આ તીક્ષણ બુદ્ધિ રાખે શું થાય બાયકડે બાયક ખોલે જાય બિજાલો એ દા આવી વચ્ચે બીજી ગઈ તો વડીલો સાથે પણ કેવી બુદ્ધિ રાખવાની નાડે એમાં પણ તીક્ષણ બુદ્ધિ રાખવાની પડે હાતે આપડા વડીલો હોય વડીલો બાયક જેવી બુદ્ધિ આપણી એમના પણ જૂના અભરા વિચારો મંતવ્યો પણ કેવું કેવી આપડે ગાડી ને પંચર પડે પંક્ચર પડે ઘડિયા માણસ ને પંચર પડે છે શું કયું આપડે હાથી લેવાનું શું કહેડા માણસ ને પંક્ચર પડે ગાડી માર માર કરાય અને ગરમ થઈ જાય ગાડી તારી ના પાડી પડે આ બારથી કઈ ગઈ કોઈ થઈ હોય રસ્તામાં પોલીસ અને તમે શું કહો તમારું મળ્યું જનતા ઉતરેલું ઉતરેલું કાય એમ એવું ના બોલે આપણે હજી જવાનું કઈ કઈ મુશ્કેલીમાં આયા છે એમ એટલે પછી આપણે એમને જેમ ગાડીની તારી પાડવા માટે ઉભી નહીં રાખતા ના બને દુનિયામાં ગાડી ગરમ થાય તો બધી ગાડીઓ જ છે ગરમ થાય છે હોય ગાડી જૂની થઈ હોય ગરમ ગરીબો સારીલો સેવા કરી મોટા મોટો ધર્મ જુવાનીઓ નો ધર્મ છે તો વડીલો સિવાય કરે જૂની ગાડીઓને ધકેલી લઈ જઈએ જે કરવું હોય તે છૂટ છે પણ બહુ બી જરામ ન આવે ત્યારે કે છો પણ આપડે કહીએ ત્યારે તમે બહાર પાથરેલા માં જવાનું તો એ જ મદમાક કે બહુ બીજી બીજી વાય આ બરો બને બાકી હોય ને બહુ બીજી વાય એટલા મદમાક કે તબરા હોય ને તે નવરા છે જ ના મળે આખો દાળ બધું કેર ગઈ કરી આગર પછી આ લોકો તમારો કરી ને ખાઈ જાય લોકો એવું છે दादा માજે મામા તકુરબેન તો વાવા બોલાય વાવા બોલાય તે મસ્કે જાયેલું દાદા ભગવાન તમને બોલાવા કાઢી મેળવે શું જાવ આત્મા પ્રાપ્ત કરવો છે મારે ત્યારે આપડા જે પ્રેસિડેન્ટ હતો ને તે શું સંજીવ રેડ્ડી સંજીવ રેડ્ડી તે ત્યાં આવેલા મદ્રાસ મદ્રાસ આવીને કે છે અમારે કેમ અહી રાખતા નથી અને ખોરાક રાખતા નથી આ જગ્યા એ નહી મળે તને ભ્રાંડી જોઈએ એટલે પેલો ચી કોણ છું ગમે તેને તો બધા સાચું બોલ્યો એટલે એમને જે ઇન્દિરા દીધી આપડે સાચી વસ્તુ માટે ઉડી ગયા છો ને બરકાતરાજા ચાર આવે અને ગાડી પર બેઠા છે કે ના આવું ના ડબડાવે તો બે ચાર રહ્યો રહ્યો ચારો નાય નહીં આપે આપે અને એ આપડા આજે માધવસિંહાઈ કોન્ટારના પે સુખરા પરાવસ ના 20 સપ્ટેમ્બર આવે એટલે પછી મે વેલ્યુ છે એ તો જીનાભાઈ તો સત્તા લે જ નહીં ને જીનાભાઈ સત્તા લે જ નહીં કે છે એટલે ઓફિસ કોઈ નઈ લે એ બહુ જોખા માળા છે એટલે ઝઘડાના એ પડી આમ એલએલબી થઈ ગયા છે ને ના મેટ્રિક જ મેટ્રિક ભવિષ્ય ચિંતા એ બધું આત્મધાન ચિંતા કાલે શું થશે પછી શું થશે હાથી કરે દસ વર્ષ હોય અને પરિણામ બાપા હાથી કરે તો ક્યારે બાર આવે ચિંતા કરવાનો ટાઈમ નક્કી કરવો જોઈએ ને કદાચ કરે એને આનાવસર આ તો ધ્યાન કેવાય છે કે અવસર તો આવે ને ચિંતા કરવો પડે ભવિષ્યુ વિચાર કરવાનો તે વખતે ચિંતા ની પણ એનો એ કરી શકાય ખરું એમ કે આપણને ગુસ્સો આવતો હોય ગુસ્સો થવાની તૈયારી થઈ એટલે આપડે સમજી ગુસ્સો થશે ત્યાં બંધ રાખીએ બહાર ના નીકળવા દે બહાર ના નીકળવા દે બહાર નીકળવા દે એ લકરો જ કેરાય ને શું થાય આમળા ચડે મન મન આંબળા ચડ્યું નથી વિચારમાં પણ એ બાજુ અઘરું ફરે ચિંતા થઈ નોર્મલ વિચાર કરવા નીચે ગયું એ ચિંતા થઇ જાય કરવાની છૂટ છે તમને વિચારો ના કરો તો વિચાર મન છે ત્યાં સુધી વિચારવાની જરૂર છે વિચાર કરો ડ્રોઈંગ કરો બધું કરો પણ જે બિલો નોર્મલ જવા માં એની નોર્માલિટી બધી વિચાર છે ના એ રોગ મટી જાય પણ જે બહાર નીકળેલો ક્રોધ એ બીજા ને પોતે બીજા સમજણ કરી આપણે મંત્ર બોલતા મંત્ર બોલે સમી જાય અને રૌદ કોને કહેવાય અને પછી હાથે બીજી પ્રકાર નું હાથે હોય માસરા મામા દીકરા અહી આવ્યા હોય તે ના હોય ના ગમે રાખવા જ પડે ને કયું જન હાથ ને ચલાઈ લેવું પડે જવા ના દેવ ના રહ્યા યાદ તો જમતા હોય તે યાદ હતું એક જન ક્યાંક રહે તો સારું એ બધું હાથે ધ્યાન છોડી પાણી ધ્યાન કોઈ માણસ મનમાં વિચાર કરે આ મારી રાશિના પેલા છે આઠ વર્ષની ઉંમર એમને પચાસ થઈ ગયો અને મારી એજ રાશિ છે મને આઠ વર્ષ મને થઈ જશે તો એ બુદ્ધિ કરાવડા બુદ્ધિ નથી કેવી મજા થી ફરી હતી બિલકુલ શ્યા બુદ્ધિ નથી મારા એક શ્યા બુદ્ધિ નહીં આપડે તમે ઉઠા બુદ્ધિ વગેરે ઉતા બધા ડખાકારી માર ખાય છે અમે તો પુસ્તક માં લખેલા હું આપડે ઉઠું ને તો આ એવું બોલશે ના બોલે તો પછી આ ત્રણસો ડોલર નો દાદા ભગવાન ચારસો ડોલર મિકે મિકેનિકલ પાર્ક બોલે છે આ મિકેનિકલ પાર્ક છે એમાં ચેતન છે નહીં એટલે કોણ તમારી સાથે બોલે છે ઓરિજિનલ ટ્રેડ વાત કરે છે તમારી સાથે તમે બધા બોલો છો ને અહંકાર હોય એટલે તમે કહો શું બોલ્યો આ કુતરો બસે છે ને માલિક થયો હું હું બોલું છું માય સ્પીસ આ મારી સ્પીસ નથી માટે આ મારી આ સ્પીસ નો માલિક નથી માટે આ સ્પીસ પ્રત્યક્ષ સરસ્વતી છે તે દે સરસ સરસ જે સ્પીગના માલ કે ને સ્પીજે প্রত্যেক સરસ દીકે આલા આમ ઈ કેને વાત બોલે છે આસે ચેતન પાટ નથી બોલતો તો મિકેનિકલ પાર્ટ દાદા આત્માની હાજરી થી બોલી શકે ને મને હાજરી થી મિકેનિકલ પાર્ટ ચાલુ રહ્યા છે અરે તમે ઘણા ભરાયું નથી બંદુ તમે બોલો અને પછી કહો મારી ભૂલ થઈ હું આમ કેવા માંગતો હતો તમે બોલના થાય બોલનાર નથી સાબિત ના થાય બીજું એ કોર્ટમાં વકીલો બોલતા છે ક્યાં ક્યાં રાખે છે ફ્લેખ વાક્યો છે બધા વાક્ય બોલે છે દર્દી પાસે બે જવાબદારી વાક્ય બોલે છે એના પુરાવા આપું છું તે પરથી કઈ સમજાય માન્યા મારે કારણ કેતન માં અવાજ નામનો ગુણ નથી સાઉન્ડ નામનો ગુણ જળમાં એક મૂળ દર આત્મા છે અને એક મિકેનિકલ આત્મા છે જ્ઞાની કેવાનું કઈ રહેવું એ તમારે સમજવાનું છે પણ રહેવું તો બધા અંદર અસર આત્મા હોય એવું રહેવાય નઈ જ્ઞાનીપુર ના જ્ઞાનીપુર જે કરી આપે રે ત્યાં રહેવાય ૌદ શું છે એ કોઈ કે જયેશ ડાક્ટર તમે જે દવા ચાલાવસિત બરબર ચાલાવતા રહે લોકોને હેલ્થ સતી નથી આવજે ને કે તમને ગુસ્સો આવે હવે મને પર ગુસ્સો આવનાય આવો પેલા પેલા આવતો તો ઉત્સાહ જ્ઞાન દે પછી વાત નહી આ વાડીએ ને તો બગડી જાય એવું થાય ગરમા કે કવસ્ત થઈ જાય તો ગમે નહીં ખરાઈ જાય હા એટલે પોતાનો અપમાન થાય ગુસ્સો થઈ જાય એ બધું છે કારણ કે લોકો કુદરતી રીતે રચાયેલો છે ને એ કોટા પાસે બીજા પડાય લેવાની ઈચ્છા કરે છે મળવો ના મળવો એ જુદી વસ્તુ પણ ઈચ્છા તો કરે બીજા નું પૈસા લઈ લેવાની ને વધારે મને કમાવાની એવી ઈચ્છા ના થાય ના ના એવું નઈ પૈસા થાય આપણને કરવી એટલે લોભ કરવો એ છે તે મોટા ઈચ્છા છે કારણ કે કોટા નું પોતે લઈ લેવા બાગ જીવાનું એવું ના હોય તો થાય ન કરો ખરા ધંધા કરો કમા કરશે ગુનો નહીં માનવાનો પણ દાદા બંધ કરવા નથી કે ચાલુ રાખો તમારી પાસે કરોડ રૂપિયા આવો પણ આ ખોટું છે વધુ પડતું આપડે એ ગુનો તો ખોટું છે કે મારા મને લઈ ના જવાસો ત્રસો વર્ષે નિરાધ વાપરવાની મજા ચાલે ને તમે ભોગવી ના શકો રીતે લઈ જવાય તો નથી ભોગવી ના શકો તમે કઈ જરૂર જ નથી અહિયા ભોગવી ના શકો તો બસો વર્ષ એ નથી આપી એની પાલા માટે આપી કોઈ ના કરે પછી આમ થોડું જાય હા ધંધા પણ દાદા ધંધાનો વિકાસ વસ્તુ એટલે ધંધે આવી જાય આપણા હાથમાં નથી આપડા સત્તામાં નથી આ ગણું પડે તે સત્તામાં નથી બી કઈપાન્ડ કરવાનો વિચાર કરીએ ધંધો કરવો છે મોટર લેવી છે તેને માટે આપડે પૈસા નો વિચાર કરાય કે નઈ કે આટલા પૈસા આવવા જોઈએ મળવા જોઈએ ધંધો કરવો હોય આપડે આપડે લોધિયા ના ગણીયે આપડો હજી અભી તો એવો ના બેઠો દે જીત જે કરતા બરોબર છે પણ અમને ઠીક નથી લાગતું છો ભાઈ પોતાની મુશ્કેલ છે જયેશભાઈ અમને અમને તમે કયા કરો જેમાં આપડા સગા વાળા ના હોય એવા કોઈ બિલ થાર્યા હોય તો એ જોડે આવે તમને ખાતા ચોખ્ખો થઈ જાય એમની જો ખાતો ચોખ્ખા થાય સગા વાલન ઠાર્યા હોય તો બીજા સગા વાળા ના હોય એ લોકો દિલ ઠાર્યો હોય તો જોડે આવે પુન્યા ની બધું પુણ્ય કેવા જ્ઞાનદાન બતાડીએ જ્ઞાનદાન એટલે પુસ્તક સારા સ્થપાવવાનું કે જે વાંચવાથી ઘણા લોકો સારી રસ્તે ચડે એમને પૂછત દેખાડીએ તમારે લેવા જાય તો ઘરના દાદા ની પેઢી ચાલે છે ને હજુ અંબાલાલ દાદા ની પેઢી ચાલે છે ને હજુ એમ હાદાની પેઢી હજુ ચાલે છે એવું વાંધો નથી હું તો નથી લેતા નીરુબેન નહીરુબેન તો દાદા ઉલટા આપે છે એમને આ વખતે પાંચસો ટા મને વરગાડી કેસેટો માટે કે તમે બહુ કેસેટો મોકલી પાંચસો ટકા ખબર નહિ પાંચસો ટકા મળ્યા છે એમના ભાઈઓ તરફ મને ના કહ્યું છે હા કઉ છું દાદા ના સીમંત માણસ ગરીબ હશે ના પાછું મારું શહેર એ લોકો પેઢી ચાલે ને બધા ભાઈઓ નો શહેર મારો શહેર મધર હતા ત્યાર નહી આવ્યા છે માટે કમાય લોકો ભલા માટે કઈ કમાય તેનો વાંધો નથી ત્યારે જવાબદારી પોતાના માટે કમાય છે કોઈને કઈ પણ લાભ મળતો નથી એને માટે વધારે પણ દા જ્ઞાન પેલા તો એવું જ હતું કે પોતે પોતાની જાત માટે ખબર પડી કે આવું ના હોવું જોઈએ ભગના એટલે જબર છે કે ના છે તમે ના લીધા છે કઈ દે પલ્લી વાતી લીધું 82 માં લીધેલું ને નમસ્કાર કરું છું આરે વાહ કે છે દાદા ભગવાનને નમસ્કાર કરું છું ગુજરાતી બોલી થોડું થોડું આવડે એમ કે છે થોડું થોડું આવડે કેમ કે બહુ થોડું આવડી ગયું યુઝર મેન વેરી ગુડ થિંગ યુ નો આ કે છે એફટીએ ઇએસટીએ ઇએ ઇએ એફટીએ એટીએ છોકરો yes મિલિટરી <laughs> <laughs> <laughs> is that yeah he pronounced <laughs> uh, yeah, it pronounce very good yeah <laughs> <laughs> you pronounced very good that we start ut kya karo them kate i know me no joke you don't know yeah nevi yes not you your name is asher but you are not asher mm -hmm. not you your name is asher not you you believe that yeah, yeah, sure. so who is <laughs> it Your, your name, name is Esther, I accept. I accept that your that name is Esther. The brother says that he accept that your name you is Esther. But not me, I not know. Not you, but who? that's why he is asking, well. that, who are you? Well, I'm a human being, no? Mm -hmm. She said human being. Mano Chua. Mano Chua, a human being. No, the design of body. Human being, that is design of body. Human being is the design of body. You are not design. Your design, your design, this is your body. This is your body. Your body, body. who your are you? I don't know why, I don't you know. <laughs> human it's being it's is the body. It's body. It's body. It's yeah, it's the body. Mm. But you mm. know, inside. Mm. That's why I'm also a human mm. being, but you know, what is inside, that's what it is. So who are you? No. I don't know. She don't know. She don't know. She don't know. you may I you name disaster and this is your body <laughs> human body is yes. your the body is, your name no. is sex okay. you, you are the owner of this human body akash you are the owner of this human body you are owner of your name etsel okay. okay so who are you ્ટિસ માઇ ઇગોઇઝમ હુ દેઝ કે છે Det är 12. 12. Ja,